સૌથી જુત્ર રાજુભાઈ ના સુરેશભાઈ નંદુભાઈ ના મોટા દીકરા અને સુરેશભાઈ ની મોટી દીકરી અને પેલી અનિતા ત્યાં છે મોનિકા મોનિકા અનિતા અહિયા જવાના હતા ને પછી ત્યાં રોકાયા અને અમે લોકો બુધવારે જ ફિનોલ ના દિવસે અમે સવારે આવીને પછી સાંજે પાછા હતા આપડા शांति परफेक्ट सर्फेक्ट नरेन्द्र भाई सामिशु आप બધા ને સમાજ માં કોણ હતું ના એમના કઈ શું છે તે મને ખબર છે मन 90 का है सभी सारे क्लासमेट है राजू भैया हमने लोड़ा था हुआ हां हुआ ना एक विपण तुम्हारी बाजू में के रहे छे अपना घरे रोया सुदेश भैया राजू भाई इंजीनियर हां मोटा भी राज ना हां और राजू काका ने याद करो राजेंद्र का ये हमनी साथे बड़ता था हम्म बड़ा है मेरे राजू के हां राजेंद्र नंबर से भी मां हम्म ને જે વાંચનાર હોય ચોકડા દેખાય એટલે એવું બોલે છે સાતમું પેલા હતો ના પણ ફોન નંબર નહોતો તમારું નામ આ એડ્રેસ છે ત્યાં જા ફોન નંબર કે કઈ જ નતો ખબર જ ના પડે જો આપડે દાદાનું જે મમા નું ઘર घर आप बना बना रही બાપુજી નાના બાજુ પછી બનાવી દિવાળી બાજુ થી ત્યાં જ રહ્યા ને એ છે હજુ પણ એ સંગને આપી દીધું બાજુ માં આપડું તમારું બધું कर कोशिग जो बहुत पर इच्छा था बस आमज कौशिक भाई सारे दुनिया है नहीं।, नहीं तो दुनिया जो तो स्टेटिक मैंने कटेटिकार દુનિયા જેવું જ ના હોય પણ આપણે કુદરત શું કેસે મરજી તમે રાખનારો છો એટલે નથી રેતું એટલે એ તમારી મરજી ચાલત મારી જ ચાલે કુદરત કેસે એવું ને આપણે કેવું એ હ્યુમન બીજ નેચરનું આટલું કુદરતનું રિલેશન એટલું બધું ક્લોઝ છે એ બધી ઇકોલોજી ને બધી જીવસૃષ્ટિ ને બદલ નાખવું પડે છે પણ આ એક જ ભેજું એવું છે ઉપર ચડીએ છીએ આજના દિવસ તો આપડે કેવું શું થઈ પચાસ વર્ષ થઈ અમારે ગામ બે હજાર ની વસ્તી હતી ઓકે ઓકેટ નહીવલેન્ કંદુક ચારે જોડોધરામાં છું ભાઈકભાઈ બધા महेंद्र भाई तो चल गए पहले ही इट इज પછી કન્સ્ટ્રક્શન બંધ કરી દીધું મે હમ હમ ય બસ બમ્બમ પેલા કરણ બીજા પીનાના નું નામ નહી એ એ એના દીકરો અહીંયા છે પણ એ લેવું નથી પેલા બુકકેશન તમે લઈ દો બધું એને ગ્રીન કાર્ડ આપી દીધું પણ એને ક્યાં જશે બધું અહીંયા છે સ્ટાફ છે એનો દીકરો છે ને સામા છે એ આની એ મે હું કસે હમ હમ તમે નહી પછી તમે રસીક્રભાઈ તમારે બે વર્ષે મોટા બેંગ બેન મમ્મી પપ્પા જોડે ખુબ વાતો કરી ફતેહગજ માં જો ના કે બ્લુટૂથ છે બધા બધા એ સ્કેમ કરે ભગવાનની મહેરબાની છે બસ ડાજા શબ્દમાં તો બધું વ્યવસ્થિત છે બસ ના કપડા તૌશિક બે એ એમની સોચ અને બ્લુટૂથ લાઈવ ક્લીક લાઈવની સોચ એ જે તો પાસ પૈસા એક દરવા ન હતી અમને કર્યો ના આ તો કેવી રીતે જીવન જીવવું એવું બતાવ્યું ટ્રાફિક લાઈન થોડો એવું લાગે જીતુભાઈ તો અમદાવાદ છે સ્ટુડિયો છે એમની મણિનગર ખાસ એમને વિઝા મળ્યો દાદાજી નું કવર કર્યુંડિયો ફોટોગ્રાફી ने वस्तु छे कौशिक भाई क्या बदलाव जन वस्तु क्या એનું અમદાવાદ માં છે બે ત્રણ જેલ સેન્ટ બે હોય તો પછી હિન્દીમાં છે તો અહીંયા બધા બીજા બધા કામમાં લાગે પ્રણવ ભાઈ ને તો જગ્યા મોટી છે દાદા કપિલભાઈ પાછા થતું પાછા ઉભાભાઈ ના પડે લોકડન પ્રવીણભાઈ આ લોકો કપિલ ના માં જે ડોનેશન બધાને આપવું હોય ફ્લાવર્સ ને બદલે ખાલી કઈ ફ્લાવર્સ ના કેમ છો હા ઓળખાણ પડી મને યાદ આવ્યું આવો દુષ્યંતભાઈ છે અને એમના વાઇફ પ્રેમા બેન એ અહિયાં એશમન માં નજીક રે છે હમણાં જ સહેજા સેજ ગુરુ પૂર્ણિમા દિવસે એમને કોન્ટેક્ટ કર્યો એટલે એ લોકો તીવરી અને સરુભાઈ ની સ્કૂલ માં આવતા હોય છે કેલનપુરી આવતા હોય છે આપડે બાકી પછી કરી છે ધનભાગ માને છે બરોબર <laughs> <laughs> <laughs> <laughs> હલો હલો તમને સંભળાય છે હલો એ હલો પણ લાઈ <laughs> aise chale jaayega iphone is probably not out, <laughs> getting output ab Bluetooth check karo dekho kasa karoge chalo phone se itne minute ka ata daage ek kali chahiye tumne cushion ko kab pakad liya hai kaise taan liya <laughs> choda <laughs> <laughs> hmm તમોને બેસો લગભગ 30 કિલો થાય મજા બાદ છે તો સા તો મત સવા જરા મે પેલી નિર્દેશા પર તો મને વધવા વધરવાનું માંગો છે એટલે કે તો બસ જને લોકવા નું ઘટનાબે નામ આ હા બસ મિનિટ તો દે છે જો ચેક કરતો ના બસ તો ને ઘરે ધ્યાન જોતી એ બસ બસ ને ને હા મિનિટ ઓર એટલે સરસ બસ બરાબર કે જોતી કે ત્યાં સાંતા સે છો ને આ લેક રયા છે જાવ પણ ન ચાલે ધ વિડિયો ઓપન નહિ થાય છે હું સર્ચ કરું છું પણ આય નથી હા આ આ વાને એક્સટેન્ડ થયેલું છે આ વાને એક્સટેન્ડ થયેલું છે બોલાવો કઈ તારીખ કઈ છે આજે 19 19 ઓગસ્ટ 19 Undress? ધૂન્યુ બધા પણ લા યે ઈટ કોલ છે બધું જ આમ ઉત્તર પ્રદેશમાં બધે દાદાનો બહુ ચારિટર છે ઓલ ઓર ઇન્ડિયા અટ્ટો કુતરો છે ને હા આવા ચેલેન્જ લાવે છે હા ફેબ્રિક કોન ઓફ ઇન્ડિયા ઓલ વારથી બસ 130 કોસ્ટ બધે બધે જલુવા પણ જાય છે હ બોલ ગોલ્ડ મેરા ડિસેલેક્ટર બીજો કે બે વર્ષ આર્જેન્ટિના જોબ કરેલા બગા કોન બીટ થઈ ગયો ઓર સો લાઈફ સેલ્ફ લિવ માટે ડિસેફોડિયમ ફોર અધર્સ સેડ હે મતલબ ફૂટનો મજા આવે કે જીવન જાય છે નીચે સુચે તો ન મજા આવે ये रेगुलर लाइफ पर तो वैल्यू में मळे पण आकी लाइफ नी वैल्यू बताई गई है लाइफ नी वैल्यू है क्वालिटी ऑफ लाइफ इज द सिंजाय से की लाइफ वैल्यू कितनी वैल्यू इज नॉट वैली इज ऑल से ये बहुत सर्च काम करे और अमेरिका में बच्चे खूब कलर स्टेट में से 10 15 20 स्टेट तो से नहीं जी mm -hmm. से पंदरु। पंदरु। पंदरु। आ, आ, चार महीना भरे छ महीना अरे आठ महीना પ્રણવભાઈ અમેરિકા છે ને એટલી મજા કરાવે છે उफी जाए नरेंद्र भाई कल्पना बहुत कहो नहीं बध करॉब आगे <laughs> दर्य अमु वर्षो पी रिस करोगी भूल पीएच डी जी पर थोड़ा पर एक -एक तो प्रसिद्ध નજીક રહ્યા જોડે રહ્યા ઉછે મોટા થયા બધા પરંતુ ખોરવા નથી ગયા કુભાઈ बाना, बाना है, बदा 32 33 एक सिक भाई दादा कहू भाई बापू जी शू चलो हूँ બોલાયું જ નહીં એટલે બેસાડ્યા અડધો કલાક ઉમરજ ને શું જીવન છે કોણ બેસી કૃપા કૃપા આજે કૌશિક ભાઈ આમ જ રહી છે બધા વ્યવહાર તો કેટલા બધા આવે આમ કરે તે ગમે તેટલું કરી શકે રાટ સાઈડ અપ સાઈડ ડાઉન હતી રાઈટ સાઈડ અપ થઈ ગઈ બધા કેટલા બધા રસીકભાઈ નો હતો અમારી આગળ પહેલા પેલા ચંદ્રકાંત એમના પિતાજી ખબર છે ને હોસ્પિટલમાં હતા અને છેલ્લું હતું મણિભાઈ સર્જનની ઓફિસે તેમાં આવતા મામા જાય ને અને એમને કઈ કઈ કહ્યું જ્યોતિષી એ પછીભાઈ એમની સાથે અને એ લગ્ન થઈ ગયેલું પૂરા ત્રીસમું બેઠેલું અને એમને કહ્યું તમારે તમારે આયુષ્ય ભાગ નો યુગ વર્ષે આ મોટું યુગ એટલે ખીસમુ બેઠેલું એક બાજુ પિતાજી આમ એમને આત્મા જાણ્યા વગર એને બધું જોયા કરે વાંચે ગીતા વાંચે પેલું વાંચે અને એમને દાદા પાસે કઈક છે બોલતા નથી પણ છે એમ કે મારી ગયા છે એમ નથી આ કર્યું તો ફિફ્ટી સુરતમાં બાપુજીને એમ નથી લાટી નાખી લાગવાની તે વખતે એક લોટ રાખેલો હવા જંગલ નો નીચે વરસાદ પહેલા લાવી દેવા પડે ને બધા એ કામ ચાલતું ને બધું મે આખરે જૂનની શરૂઆત પાછા ફરતા ત્યાંથી સાફ કરવા ગયા બેઠા હિમાલય બધા બેસી ગયા છે પણ એ વખતે એમને આત્મા પરના જે કવરિંગ હતા ને એ બહુ જ ફેઇન્ટ રહેલા હતા બધા ઘણા બહુ નીકળી ગયેલા આખું લાઈફ જ એવી ગયું જીવન જ એવું ગયું તે વખતે ટાઈમ અને આખું આત્માનો પરમાત્મા પ્રકાશ બધો ખુલ્યો અને એમને આખું વર્લ્ડ યુનિવર્સ અને એની મિસ્ટ્રીઝ બધું એમને સમજાવ્યું અને આત્માનું અનંત સુખ છે જા બાસઠ ની સાલ સુધી ચાર ચાર વર્ષ સુધી એ તો કોઈ પણ ગમે તો કોઈ પણ હોય ને કઈ થયું ને સમજી ગયે ફેરફાર કરે છે ચાર કે પાંચ હતા દાદા ને જોડે પેલી બાજુ એટલા જ પછી અમે આવું મોટો બદલો કબીર જેવો છે આપણને બેસીમ મજા સારો છે અને જો આપણે આપણને ઉન્વીસ માં ઓછા છે પોતાના જન્મ ભૂલો પડે ખરો ઘટ ખાલી ઘટ ન શરી છે કે શ બલિયાર એવું ઘટકી પ્રગટ એટલે આપણે ખુબ એકબીજા સાથે વાતો કરીએ જે હોય તે કાળો વાતો કરીએ દિવ્યા બેન બોલજો વાત કરજો અમારા નરેન્દ્ર શું છે કોઈ બહુ સુંદર બઉ સુંદર જે પૂછવા જેવું લાગે છે तो मैं बोलता हूं यस पर हां बोलता हूं दैट्स एवरीथिंग तो क्या है प्रॉब्लम होता चलेगा मतलब क्या हम्म समाधि है वो सारे हम्म सेटले हो कर सब तक आ गए ठीक है मैंने एक द कॉम्प्लिकेशन थे और चलो करो ना ना ना शॉर्ट डैड इज बीट है वीकली दे ओनली दे हां સાંભળી ઓરખાણ પરિચય કૌશિક ભાઈ સિવિલ એન્જિનિયર છે પચાસ વર્ષ નહીં હતો અને આ દાદા ના બૌ ત્યારે માણસ ની પડતી થાય ત્યારે તેની સામે કોઈ જોતું નથી નાના વગર નો ના ના થનાર બરોબર છે મારા ની પરિસ્થિતિ બરોબર નથી મને ભરવામાં ઘણી અગવડ પડતી હતી દાદાએ બધાને નોગરી આપી હતી ભાનુભાઈને પછી આપણે અરવિંદભાઈને તમને રસિકભાઈ બધાને આવગરી આપી હતી દાદાએ મને કેમ આવગ્રી આપી નહીં મને કેમ કોઈ વખત એવું કહ્યું કે તું એન્જિનિયર છું મને કેમ એક ટકાનું પણ મને સપોર્ટ આપ્યો નતો હું દાદાના ખોરામ લઈને છોટતો હતો તો મને દાદા એનો મને મારા મજ્ઞાનતા હતી એટલે મને મનમાં થતું હતું કે દાદા આ બધાને મદદ કરે છે भाव के माया पर તરીકે બધાની જોડે એ રીતે કરેલા છે પણ છતાં આવું લાગે સ્વાભાવિક છે પરંતુ આ જ્યારે હું તે વખતે પછી અહીંયા જવાનું થયું અને આપણે થયું ને ત્યારે આ એ વખત તમે કહ્યું મારે ગમે તેમ અમેરિકા જવું છે આપણું ખ્યાલ આપનો ભાવ હતો દાદાએ કહ્યું કૌશિક અમેરિકા જવાનું કે જીવન જવું છે એમની પોઝિશન જે હતી ને પૈસા સારા એવા બનાવી દીધા હોત બધાનું કામ કર્યું નહીં મોટું ઘર છે એ પણ કાંતાબેન એવા બધા પરંતુ આખો લાગે ખોરું પણ એવું નતું અને વાત કરીને જવું છે ઓટોમેટિક एक सपोर्ट है संजोग गो गो जाए એમનો એક દીકરો થયો અને દીકરો જન્મથી હતો નઈ બોલ્યો કે એવું હતું નહીં જન્મથી હતો પરંતુ એટલો ઉમરનો થયો છે ત્યાં સુધી એમને બંને રાખ્યો છે પણ કસોટી નથી એ છેવટે આપણને સમજાય છેવટે કરી દે છે અને પછી તો આપણે જોયું બધું બધા સિસ્ટર્સ ભાઈઓ બધા धनो करो रूपया मोक दीवा बस अरे बाकी नहीं कसू पे नफा जो हिसाब थे એ મને રહ્યા તમે એટલે મારે ચોખ્ખો પૈસો મારો એનાથી ઘર ચાલવું જોઈએ આ એક સિદ્ધાંત છે બીજું કશું જ નહીં તમારે છેક સુધી આ બધું અને ઘર બાંધનારા બાંધે અને કુનસારી જ રહે એટલે આપણે ભાડાનું ઘર બહુ વાત અગિયાર રૂપિયાના ભાડાનું ઘર વર્ષ જોયું તમે છેક સુધી તે પેલા છેલ્લે આમ તેમ કરતા મેં ટ્રાય કરી ઘર લેવાનું પછી એમને તો ઓળખે ઘરવાળા એ સ્વદેશી માર્કેટમાં બોમ્બેમાં ગયા બત્રીસમાં મારી જો નક્કી થઈ રહ્યો બત્રીસ હજારમાં પછી પાછું થોડી વાર જાય કોઈ ના બત્રીસ તો ઓછા પર છે તમે ચોથરી પછી સારું પછી દાદાને તું કહું કે છે લઈ લો મને કે હું કરીશ તે વખત મારી કોઈ અહીં આવી ગયેલો દાદા ને હું મેં કહ્યું કે આવું કે છે શું કરીશું કે ના છોડી દો કે છેક સુધી આચાર્ય કર્યું હાર રૂપિયા નથી હોય બીસ રૂપિયા સુધી કર એમનું જીવન બહુ કૌશિક સમજવા જેવું છે જ મારી પાસે છે પણ અનુભવ જુદા હોય છે પ્રકાર જુદા હોય છે સામાન્યપણે મોનિટરિલી આપણે જોઈએ છીએ અને એ તો બને છે એ જ વખત એવું હતું આખું એટલે તમે માનો છો એવું તો નથી જ કારણ કે ચીકનભાઈ દાદા હું આમાં બહુ જ વાતો થઈ છે એટલું અને પપ્પાની જે હોનેસ્ટી નથી ને અને દાદા જેમાં એમને થોડુંક તો ના ને એ રહે બીજું કશું જ નહોતું એમાં પણ દાદાને ગમે હોય પણ એમને જીધનતો બિલકુલ ગમારા જીવન જાય છે આમાં એ જોડે આટલું રહેવા ક્યાંથી સમજાય બહુ મુશ્કેલ પડે છે આ તો મોટા બધા પુરુષોમાં બને છે અને દાદા તો કોઈ દેશ મોટી બધા નથી આપણે જ્ઞાની છેક છેલ્લે સુધી एमनो विल तो दी गई ज्ञान प्रकाश विश्व न खूण खूण पहुंचवे पहचाव जइए आज मेरी बिल्कुल बापूज कहती कर दादा ने तेरू दिवाली बाहर चालो नहीं बाजू घर में दिवाली बाना संभ મુંબઈથી કામ પર જમા થાય વડોદરા જવું ને ચાલુ કરવું હોય આપણે એટલે હું સાથે લઈ જાય મને જઈએ પછી દિવાળી પાસે જો એટલે બધો હિસાબ બતાવી જોઈ આ કરી આટલો ખર્ચો થયો પછી દાદા કઈ દિવાળી એટલા લીધા અહીંયા તમે કમિશન ખાધું છે આ વાત આ ઘરની વાતો આપણે અહીંયા આગળ આવી કોલ કરાય પછી દર વખત જોયે ખરા એટલે બતાવી દેવા નાતા હિસાબ પૈસા બતાવે જરૂર પૈસા કે માં ખર્ચો આ બધું પુષ્કર તે વખત ચંદ્રકાંત હાજર હતા અને હું તે વખતે દાદા ચંદ્રકાંતરવિંદ આટલું કહ્યું છે અરવિંદ કાકા એમના કાકા હતા આટલું બધું કહ્યું છે ઊભાનાર કોઈ તો અરવિંદ કાકા શું તમને કેવું લાગ્યું આટલું બધું હું તો ઊભું કોઈ ઉભું ના રે અહીંયા તો ભાઈ ના અહીં મારા ઉપર ફૂલા પડ્યા પડ્યા છે એના જીવનમાં જો એનો આડફંટો થાય ને તો ત્યાં આગળ એને દાદા ઉભા રહેતા અને પછી આપણને ખબર ના પડે બધી વસ્તુ છે ને વેરી સફર મેનસ ને એટલે હવે કળા બીવ દેવી એ જમક ની તમારો સોફ પસમ આપો તમે બીવ દેવી એલએમ બરે લાઇફ હા કેમ હા આ સફર સફર પડી ગઈ હા એ ટિપ ચેક બરો કે ટિપ ચેક ના તો આપણે હોલ નારો છે બરાબર થઈ શકે આ મારી ટી બરાબર Alright. Uh. Sheila, are you bilingual? Ha. Okay. Ha. Robert, you want to talk? Oh. She's from Iran. My name is Nazi. Nazi. Nazi. Nazi. She is from Iran. Oh. Yes. Your nice. neighbor? You. Yes, my neighbors. One by four close. One by four close neighbors. Yes, very much. Very pleased to They meet you. They are very akin in culture. Exactly. Iranian. Exactly. And now, India has very good friendship with Iran. Yes. And whatever India proposed to Iran in the present circumstances, for development of a port by name, I forgot the name, in Iran. In, like the, the Gulf. Oh, yes, yes, okay. Gulf. So, Iran has agreed. and india is developing that good. yes good to hear that india will be putting 45% good to hear that india. the way china is growing in pakistan yeah thank <laughs> you <laughs> well we have a proxy a bit right let's keep it old, old let's policy. keep it park yes yes right yes. as it should be it should be it will be i say it should be and it will, will be. be i say yes it yes. will yes, be it, sure. is. it, is, it, it is. is it is it is the then. land is it will <laughs> it will be divine for the world yeah adishi spent 2 and 1/2 years 3 years in india to learn kuchipuri i mean sorry odissi dance and she is a very good uh, odissi dance teacher in this area And she teaches and performs um in many many odisha dance um traditions at at what age at a very late age very good very late not from from childhood i was dancing, dancing badna other dance okay, okay. so not not odissi okay. classical indian dance of odissi okay. came later to me uh -huh. a middle three uh, four families in from india uh -huh. one christian and two you know, two into her or three in some armenian one family armenian that christian that three family yes and uh, if you see here they're all indian features <laughs> indian kids yeah right now i'm studying uh, kuandalini yoga And uh, so my Gurmukhi is improving. <laughs> okay. Gurmukhi. Can uh -huh. you speak? Can no, you I don't it? speak, but I I Can speak. you read it? No, I can't yet. Okay. No. I'm not there yet. But okay. Okay. I I know all the yeah. uh, mantras. Ah, yeah. Okay. Yeah. I'm learning the mantras. Yes, yes. Through the mantras I'm learning Gurmukhi. Good, good, good. good. <laughs> <laughs> so really a lot talk I'm here for today and tomorrow. Yes. and so come. There, I'll see you yes, huh? come. I'll come to you she comes yeah, on we work huh? in same place yeah yes she works at horizon we on work in one one but the shop yes. at yes. the zone but okay yes board. yes it's huh? yes. nice it. to see you okay. i'm so thank you so, thank you, you sir you would not be meaning okay. that you, you feel that you are you mm -hmm. but the moment guys so i see you and you And I am you. <laughs> <laughs> Thank love. you. This is the expanse of our experience with this body. <coughs> and with all of us body, experience is the same. We have no body. We have no body. Body is still alive and we have no body. We have no body. We have no body. મારું જે જે છે છે છે એ એ કે કે પરંતુ આ વખતે બે દિવસ પછી જરૂર તમારે ત્યાં આવી વસ્તી રાખીશું મારી સુરેશભાઈ આવશે જોડે એમાં જરૂર આવીશું And uh, then you can uh, ask any thing what you like. Okay. There are no problems you can ask. Yes, okay. yes, yes, why not? And can you sit near me? Yes, okay, there sit there, sit there. Okay. okay. Fine, fine. Let me walk to you. Okay. <laughs> okay, I'll <yeah>, right rise. Right. <laughs> kundalini do you understand well since you want to pursue it yes i'm training and uh, getting my certificate kundalini is nothing but then this other look kundalini is nothing but what yogis say is a coiled serpent at this neural point hmm? That is remaining in a quiet position that needs to get ava-karma and rise to his own. That is Kundalini. It is nothing but pursuit of a power, of his understood God power, what yogis call in this body power. That is kundalini, actually in fact that power is the power of the body, electrical body of a human body. Electrical body is the basic body that is responsible for continuing life after life after life after life after life, not only in human form but every other form, but in human form. it is there along with the developed human living gross body living gross body living with internal functions of the body and external functions of the body good the body so electrical body is the function of the is a, a vital body delicacy because of the function whole body functions no it is a continuous constant body till liberation happens till liberation happens. Liberation means in the immune life a time factor whenever it comes and there is a timing and ch chance and opportunity for you to meet a realized person totally emancipated realized person and you come across him and you get blessed by him to let you realize your role self visualize this on body self hmm? so when that happens then your living about gets broken so so and your liberation part starts with when to is finality this thing is what happens exactly so before that in the absence of that always In the present living body, another body gets formed continuously, right from birth till end, continually, day in, day out, and that body formation is on the causal part, causal part, and the body that gets lived out is the effect part of the body. Effect part is the resultant part of a life of the causes. that were generated in the past and because of that whatever body formations and the very subtle plane were there at the mind level along with expressions and physical body aspects in a very subtle manner. Nobody in present a science, how sure in certainty it may go, they cannot reach that state, that causal state impossible. Only an emancipated and realized person yeah. can touch it. But they are very rare, very, very rare. Very rare. And they happen to be after thousands of years, months of time. Hmm. That was one of my questions. Oh. The people who are in the subtle body, I call them people, but the beings, oh, yes, yes. the beings who are in the subtle body, hmm. how do they reach that? And you just asked well, them. Well, what you mean to say, people in a settled body that is not a normal course of happening no. is not a normal course of happening is abnormal in very abnormal circumstances at the end of the life eh just before last breath something that is a strong desire may it be that that there was a fulfilling in me according to the consciousness whatever according to the past karma the bondage center and then immediately it calls last bit so at that point of time the next body connection is not established from here before the last bit is made and before that so uh, when who got the body but that other uh, body connection is not got because of that one is roaming you understand and they are called roaming uh, their body is a separate body but it is a living body but it has not got connection with the physical body with the body there body is roaming right there but, but it, has, it is connected with some somewhere somewhere and therefore I it in does require food in everything like this body but there is a different thing right. it cannot take a food because there no body plus body right. Right. so whenever that connection is there in connection either negativity direction or positivity direction for positive connection it will have that body and for negative direction it will also go in the body and uh whatever Brass body uh, happens, in, by staying inside, he will have food and all these things are there. And then again to be drunk. So sometimes such incidences do happen in life. And normal levels of influence, they say. That oh, this lady is there, and why normal lady, why she is speaking like this? She has not learned English or anything, why she is speaking like this? So the previous one, well, that connection is there. it does happen yes so what subtle body explanation you want to give that in the space you meant to say yes. in, in our even world yes how do they exist they wandering they wandering wandering souls without a gross body then they it happens for them to get a gross body then and then again they begin with their come in the cycle they're there in the psychic center of them they are not human beings but whenever that connection with that central body is there in that form the body no story only when connection is to it that no other connection it's more for like sages think people like uh, to reach a level of sagehood sage so yeah, i mean is it is this possible only for the sages no no no for umisaed the fundamental principles and the the last minute sidhis go what do you mean to sidhis be confronted and different it relates to pranayam it is also pranayam yes pranayam is a totally different thing okay and what you are asking in certain no nobody can go out of this in this time is no like previous time it used to be you can but no more but there was physical therapies Physical fact, the fact that it is not given to ordinary human beings, certain stages of the other, they would have that. They can even, in this body also, they can attire a uh, knowledge by which they can um, fly also. Then wherever they want to go to stationary, do work, like that, so many things. But in previous times, not these times. These times nothing, nothing of this body is there, you see. because there are very adverse times and very adverse times so sort no of negative times yes bad luck bad luck so positive are very few so they they have not heard naturally a majority concerns very do hmm? but yeah overall so. positive do get results in these times also but they do they cannot get immediate results And those people can get everything like that, you see? But suffering also will be severe. When will be severe? Suffering at all. Because my teacher explained to me that our Guru is in a subtle form. Uh, that is one religion, and they have to explain you, but the uh, fact is totally different. I, I will explain you later. OK, mm -hmm. okay thank you. no one in this world can have any power of any sort to be instrumental in effecting any change in any other any way may you no one can have that power except for the one who is solely and wholly responsible for one's own self, maybe this is or anything, all these things. Mind you, that is the basic principle of humanity and human beings and human living. Basically, everybody for one's own is solely and wholly responsible for one's own self, here, was and will be. mundir guys is true who is vocês who one is not between the two do fun or no a pure gold out of gold ornament is this associated from other metals by the scientific process understand and then the same gold you get on hand and by that you prepare another thing but gold and gold always there is the an entity of soul what is it called soul what do you call it <laughs> that is real entity real entity perpetual entity and body temporary entity passing but always the present of that perpetual entity is that body entity can ever exist In the whole of the universe and the world, only perpetual entity can, you can never find anywhere. Neither can you find these temporary body entities. No. They are always together. Just like water and milk together. You follow? Water and milk together. Is it fact that water Milk is always with water, tell me. Can you find anywhere milk without devoid of water? No. But milk powders are available. Maybe powder, maybe food. That <laughs> <laughs> <laughs> is not milk until you add water. That is human effort. That is. It is not natural. It is not natural. And because to feed baby, you have to put water. <laughs> you have to put water. You see, this is wonderful. The lotus that rises from the pond, from below which is mud. So mud, the seedling, whatever it is, the seedling sprouts comes up, stem and then oh, about the water. Water and the lotus are two together, yet neither water touches lotus. No lotus gets into the water. Same thing like that. Hmm. So this whole body is like this lotus. Hmm. And this is the stream. <laughs> stream. You understand? Hmm. This is the science of the capability of relative and relative living in the relative world. And the real, that is perpetual, eternal eternal blissful eternal blissful in a letterly science of the relative reality of eternity real, real. you understand is very aapna madhya ko buddha hu mai abhi aai chata jaroor upasthit you Gujarati i understand you Two words, <laughs> <laughs> <laughs> we don't mean anything against you. <laughs> Please go on speaking, <laughs> go on, on speaking with uh, Jarvis. Yeah, yeah, speak with Jarvis. So, this is the first time that I landed this airport. Dalas. <laughs> Dalas. <laughs> Dalas. Dalas. How many people? Multiple. બળદેવ બળદેવ આપરો માર દલાસ બાટી મૂર બંને તમને બચ્ચે ના જીવ છે બળદેવ જીવ નજીક છે સરખું તો આવતું નથી એટી 70 ગયો તો ફર્સ્ટ ટાઈમ 88 લે બે ફેવરીએ તાદયા એટી પર દોશીભાઈ 5:30 વાગે કે તો તો સાયલન્ટ ટીમો ઓપરેટ કરતા વરોંટો 93 आयुता साहब मोटे वसंदेसे इंटरनेशनल सेक्रेटरी से ऑर्गेनाइजेशन का हमारा ये ना माने मुश्किल है तुम्हें आओ करूंगा सदा जुड़े रहना आओ जब उन्हें उनका वो तो शायद बड़े इन पर रहिए चले चले कोई जगह वर्ल्ड में क्या है पर कोई प्रकार है आकेते एक गजब वाला चीज है जो देखने और जे आगे थे दिखाई छे ते अपनी विजन में अपन ने डिफरेंसेस वाली विजन के कारण वो दिखाई छे अब फिजिकल विजन तो डिफरेंस वाली चीज परंतु फिजिकल विजन में तो अंडरस्टैंडिंग डेवलप થાય आपला मन के आफ्टर ऑल वो કોઈને માટે આ મહાવિજંતે આવીતે જઉં છું તો શું ખરેખર એવું કે મને ભેજા માટે એ ભઈ કે બેરત એવા હશે પછી મને સમજાય તો જાય કે કેવી રીતે હોય એ નેચે મોચું આ છે તે જે બળ છે તો કેવી રીતે થઈ શકે પછી જો મને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ કે ફોલો રાઈટ પાથ કે ટુ અન્ડરસ્ટેન્ડિંગ માય self રાઈટલી ટુ બી ઇન ધ વર્લ્ડ એટલે બધા સંબંધો જોડે બધા જોડે રહેવા માટે તો મને સમજાયું આખો એવું નહીં કહી શકે આપણને પણ એમાં પછી આખો ધીમે ધીમે એ ડિફરન્સી મને ચોપન વર્ષ અનુભવ પછી realization પછી છે પણ અધરવાઇઝ જો અન્ડરસ્ટેન્ડિંગ કા વિઘ્ન સમજે તો એ બેટર ખાય અન્ડરસ્ટેન્ડિંગ આપા જરૂર થઈ જશે એટલે ઓરલ પ્રોબેલી અવેરેજ નો કામ કરે છે પેરેલલ ના આપ કામ કરે છે ઈટ ફોર એવરીબડી ટુ ગેટ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વેલ્યુ ઓફ અન સો લાઈફ અન સો લિવિંગ વિચ ઇઝ વર્થ 210 the the in reality it's full in reality right that is in my opinion the life eh covid data but actually it's not staying on the bag is it it's non temporary value i don't know about in valueable or valuable it's non temporary value <laughs> <laughs> <laughs> <laughs> that is average in statistical mean correctly આપડે અંબરલાલ પટેલ ના પરિચય માં હતા તમે બી અંબરલાલ પટેલ ના પરિચય માં આયા તો જેમ જેમ તમે પરિચય માં આયા વખતે मोक्ष सूचे आत्मा सूचे पछि मोक्ष मिनिटले जे जे विज्ञान जे जे वस्तु परंतु केऊ जेऊ आछू पछि ना तुम्हारा 10 वर्ष मी साते अमलाज पटेलना परी छे मा 10 वर्ष के 15 वर्ष 50 था पछि ना 15 वर्ष पश्चात तो इथले ए बदो जे गाड़ो जे छे ना आत्मा छे मोक्ष छे केव ज्ञान छे जे थे ओ मोक्ष पने प्राप्त થાય मोक्ष पने प्राप्त व्हा जाय ना मटेला हता सारी નજીક ના દાદા થર્ડ જનરેશન એટલે એમનો ગ્રાન્ડ ફાધર બે आपे कहूला જે આત્મા છે પરમાત્મા છે બ્રહ્મ છે મોક પ્રાપ્તિ માટે પર ગુરુની જરૂર છે કે કોઈ લાયક જ નહીં હોય આ એ વાત કરીએ એ વાત કરીએ એટલે આપણે જો જે સમય પસાર ગાળો થયો ને ઓ એ વોટ યુ ફીલ ઓ એ બરોબર છે જો આત્મા છે ન બેઝિકલી ફેક્ચ્યુઅલી ફેક્ચ્યુઅલી અને એ ભારત માટે ઇન્ડિયા માટે બેઝિકલી છે એમાં બ્રહ્મ શબ્દ વપરાયો છે બ્રહ્મ એ બ્રહ્મ શબ્દનું ઇન્ડિકેશન બહુ સમજવા જેવું આત્મા જૈન માં पर छे एएएएए एएएएए एए। ना थी ना थी ये बंधनों मिलेंगे बच्चे जे तो પછી એ પરપરચુર હોવું જોઈએ એટલે કે એ ટેમ્પરરી ફિઝિંગ સ્પીડ ના જે એન્ટિટી એ પરમેનન્ટ ટેમ્પરરી ઉપક્ષા બોલાય કે શું કહે નોન ટેમ્પરરી નો ટેમ્પરરી બોલ્યા નો ટેમ્પર નોન ટેમ્પરરી લખું થાય જે કરનારો હોય એને ભોગવવું પડે જે કરે ક્રિયા ભોગવવું ફળફળ કરે અને આૃચ્છે તેજાળ વખત પછી પણ મોક્ષ છે એфект છે મોક્ષ લીબરેશન એટલે કર્તા કર્તામાંથી અને ભોક્તામાંથી લીબરેશન છે એટલે આત્મા છે ને પરપેટ્યુઅલ છે એનું ટેસ્ટ થઈ શકે છે અનુભવ થઈ શકે છે અને જો મોક્ષ છે લીબરેશન છે તો તારા બે જોગળ ઘટે આ બેઝિક છો પ્રિન્સિપલ ગયા આપનાને સમજ્યું મનુષ્ય દેશકાર આવે છે देश का शरीर તો શરીરના પ્રકાર પડે છે એટલે કે દ્વાર યુગમાં જે શરીર છે ये मीडियम का है मीडियम रखो वो सुंदर पार से ये तो बाकी अटक रहा वो कछु न बने मोक्ष प्रतिवाद तो नहीं प्रमाणिक नैतिक असुख ये मैक्सिमम होए ये आकर आ हाई ग्राफ साइकिल छे ये डिसेंडिंग थाए मतलब सुख विरुद्ध जाए अब कौन तरहता से तो सत्यक छे ये अगर 50% घटि जाए तो पूरा थकता અને 4 કિલો વીક્યુ 50% જેટલી તામક રસ્તો જાય છે સુકને સંપૂર્ણ ખાłasz ના થાય કોઈ દિવસે જેટલું સુક ખાłasz થાય એટલું કે વેક્યુમ ના રહે જાય વેક્યુમ જેવી ચીજ નથી આજે સાયન્સમાં તો વેક્યુમ શબ્દ બોલાશે એ જ દીત પો છે વેક્યુમ જેવી કોઈ ચીજ નથી પરંતુ વર્ચ્યુઅલ સાયન્સમાં આ પરિચયને સમજવો છે એનો મતલબ એ મોડિફિકલ છે તો એમાં તમારા ગુજી ક્યા છે એટલે સુખ જે સુખ પાછળ અનંત સુખ નો કંદ છે કેટલું કંદ તો આપણે કહીએ છીએ પણ અનંત સુખ નો કંદ છે હવામાં આવેલા છે અથવા તો પેલો શિકારી છે શું કર્યું કઈ કોણ કે છે ભાઈ હું નથી હું જાણું છું બ્રહ્માની હાજરીમાં હું એને ન જાણતા હું નથી જાણું છું કઈ શેર એને બ્રહ્મા શબ્દ નહીં તો લોકો તો ગોડ ના બાપ થઈ જાય ભગવાન પોતાનું દારૂ કરાવે એવા છે એટલે જોઈશે સર્જન હા જોઈએ આખા વર્ણ માટે જાણતો નથી અને એટલા માટે જાય છે અને પ્રાપ્ત થાય છે આપણા જમાનામાં સીતે રસી નવ વર્ષમાં જે બધા હતા દિલ વાળા કઈ કઈ હતા ઓછી સં લાગ્યું દિલે કોઈ પણ રિવર ને રિવર્સ માં ફ્લો થતી જોઈ તમે સમજવાની ઈચ્છા હશે ને અને સાચું વિજ્ઞાન મળ્યું હશે વિજ્ઞાન એટલે શું હકીકત આ પોલંકો જગત માં હકીકત સમજવાની મળી તો કામ થઈ ગયું આપણું નરેન્દ્રભાઈ વગાડવા જઈશું ને રમચર તો પ્રુબર્દિ આવ છે તો ઘણા કારણે પ્રબિદ दशा છે અ સ્ટેટ ઓફ બીઇંગ એટલે માઇગ્રેટરી એ પ્રબિદ दशा છે એ આપુ જ આપુ આપડે સર્જન થતું અને પછી એ સર્જન થયેલું પાછું નીકળવું જોઈએ નહી તો તો તો કેવો થઈ જાય તો હું કોઈ પડ થઈ જાય એટલે ફેર મેસ છે આટલો બધો આદેશનો અનુરોધ બને થવા લાગ્યો તો આદેશનું મુખ્ય છે એ મેસ સર્ ડિસ્પોઝલ કરતા આખા અમેરિકા કેનો સાત પાસ થાય છે મતકો સકતો કવશી દેખો તમને આ અમેરિકાレシ ફોરે છે દેખ્યા વિસ્તર કે નાખવા તમને આ તો મે 15 10 15 હજાર પૈસા અમારા દીકરાં જાતો તારે માંછળ ઉધો 15 20 પ્રતિ મિસ કોસ્ત્ર કે આ લોકો એમાં પેન્ટલ ને કે બના ઠીક દેનો છે અંજેંતે આયે લોકો ડિસ્પોઝ કરવા જાય છે કોઈ સ્ટેટ એલવન્સલી કરતા કે તો પેલી ફૂડી હતો મકાસે આ જે ખારુ છે ના બોટલ આખી દીધી ત્યાં ફરી પાડ્યું જમીન તો બધી લઈ દીધી પોતાની પણ દરિયા ને નથી છોડ્યો અને એવો છે કે ભક્તિ નો યુગ છે અત્યારે ભક્તિ નો યુગ ચાલે અને ધીમે ધીમે ઘસાર ખલાસ થાય પછી કશું જ નથી જાય માણસ કશું મારો જાતિ ઉભી ના થાય બીજ રહેવું જોઈએ એટલે આ કાળમાં પરમાત્મા વ્યક્તિ પાસે આવ્યો અને ખુલ્લો થયો અને જીવન જેવું ગયું પોતા માટે જીવન जो ना थो तो है क्यों संस्कृति जन्मोटो संस्कार लग्न मोटो संस्कार અને છેલ્લો સો ત્રણ મોટા રહ્યા છે તો આજે ચાલે છે કે આ અમારું એ બત્રીસ મે વર્ષ પૂરું થયું તે ગયેલા ઘરમાં જતા ખરા પણ અમે કાકા કાકા કરતા ખા હમ અલા દાદા દાદા દાદા દેખતે રે અંબા રંગ કા અંબા બિના અંબા રંગ કા એનું બોલ રે આ ઋષિ રાત મેં તો એક ઉક્ત તેરસૈ કળા જગુરгалиમાં પ્રસન્ન પરથી જો ઉનરથી મને બહાર નમન ઓસકે લીધો દરિયા ગોહન પિરોહત કનોય રામમમ થતાતા તો એ સુચ્ય કરજા બલ્લે લીધો આવતી ગયો સાહેબ દેખન સાકલા એ ગુરુ બસૂતી એ ગુરુ ધાન દે એટલે થોડું થયું 70 દિવસ પેલું 60 દિવસ હોય બસ એટલે છ સાત સાત આસો સોસા તેલા તે જો બગી ચાર વરસ કોઈ ખબર નથી પડી કે અમને શ્રી સવડા બેચો એક ફેફડ ના મળે તો મે મે તમે કેટલા વર્ષ એમની સાથે રહ્યા તો અંદાજે અમરલ પટેલ જોડે એમનું એટલી સહેલું સુદી છે સુદી ભાઈ એટલે કે અંદાજે એ ટાઈમમાં કેટલા વર્ષ હશે તમે 87 માં છે દાદા છે સાહેબ આ તો છે આ બધો છે એટલે મળ્યું ને બીજે દિવસે મને નિદ્રા આવીને ગુરુજી ખબર ના પડી પણ ખબર ઉઠ્યા ને કૌશિક ભાઈ પછી ફાવ થયો પેલા નતું તો પછી લડાઈ ભરાઈ ગયું શું કહીએ સાચું પેલા શું હતું આ સુખ શું પડ્યું જલ્દી મેઠા જલ્દી કર્યું નઈ તો કૃપા કામ કરી ગઈ ત્યાંથી નજર થઈ અને કાકાના પરમાત્મા નજર બેસી ગયા એ પરમાત્મા પણ તમારું હાથ સુધી બેઠો અથવા તો ત્યાં બેઠો પણ હું નજીક બેઠો છું પરંતુ એમનાથી જરાય નજીક નથી પૂછેલું એ ગમે આટલું આવું મારી શરીર માં તાકાત નથી તો કર્યું કોને કૃપા એ કર્યું ક્ષત્રુ છે બધી એ પ્રકાર હોય જીલો આપના પપ્પાજી અમાર ફATHER ને ખબર પડી કેનો કે જેલેતો છે ને કાંતી થઈ ગઈ આપણે જો એટલે જોડી જ જશે તો એક આ દોરસમાં જે તો ડેપ્યુટી થઈ જશે એટલે કે જેફિક પોસ્ટ એમ કે છે સિવિલ એન્જિનિયરિંગ એ ટાઈમ પર તરસિયા તો કે તું ને સાથે હતા ને કે મર બની શું કઈશો કર્યું એ માટે નોકરી કરવા દો પછી આપણા મારી જશે પાછું બે વર્ષ કરી દાદા તે જમારા માં પણ એવું હતું અત્યારે જેવું છે એવું જ હતું કે શું પીડબ્લ્યુડી ના બધા તો સુધરતું જાય અહિયા ના હોય અહિયાં એટલું સારું છે આ દેશ ને લો એન્ડ ઓર્ડર માં બહુ ફાયન્ક્યુ રહેલા નહીં એટલે આપણે બધા રહેવાનું ગમે આગળ હવા પાણી તો ખાધું બિલકુલ है, जीवे आजादी सौदान दीको પછી મથુરા સવારે સાત એક વાગે છ સાડા છાપી હોય ને તો પેલા માટી ના ધે શુ બી વેડન મત બતુરવા શેષરૂપ એજા તે મલ્લે ગુપલામાં ગાડી લાગે છે નથી વાગે ઉખ્યા ઈને આદુર માં નીકળ્યું જીટ્યો કેલા વર્ષ દીયે નવ વર્ષ એનો વર્ષ એટલે હું કે ના નો ઉછવાશે જે હશે તે દેખાત તેラジオજી રૂજી અને એને પેલી ગાય એટલે પાસે પાસે વાસવું જે તું ભેળખરો અને તેડી રૂજી વાર પારસ પારસ કે કે લુક ખાઓ આવું છે સાહેબ આપણને આપડી લાઈફમાં જે જીવતા આવ્યા છીએ જે સંસ્કારો જે રીતે આજે અને એના સંસ્કારો આપણા પર જે ઇમ્પ્રેસન છાપુ બધી આવી છે હકીકત માંથી જે નથી થઈ જાય તમારે ત્યાં રહેવાના છીએ હા કેવું છે લેન ઘરમાં સંબંધો પરંતુ i am mean, everywhere in everybody i am everywhere in mean, everybody without leaving this body after this thou are going to us indefinitely you know that indefinitely right in the desert in the dead like there is a kind of in that way you are me pachi ana takat tu ha ha કે પાણી આપેલું કામ કરો દુખાવી બોલશે આપણે વિશ્વ લાઈડોર છે જવા જેવી છે ખોટું નથી એને સમજી લેવા જેવી છે સમજવા આવ્યું ને બસ લાકડી જીવાય છે સાયકલ મરાજી 95 છે બચી આપણે એટલે જો એકદમ ઓછી થતી જાય લીમે એકદમ તો ના જાય નીકળે બસ એ બસ આવવી દે એ મૂકી દે દે પકા મે જો છે હે હા એક જ આમ બી દે મુકે મુકે દે લેવા ગળી નુકપાળી તો આપત કર્યાનો કૌશલભાઈ 8369 માં આવ્યા ના 68 માં એ જૈન દવલભાઈ સંભરી દવતેજ મુકલા સંભરી મંસુલી જન આવે મંસુલી દીના લે છે વળી ગાળો ગે નાવ ની જૈન દીનર એ સરકારી વાળો એટલે એ આવે યા બીચાર બહુ દુખી હતા અને જૈન પણ પડેલા બીજ ના હવે જૈન લોકો છો છે ને પિતાજી ट्रस्टનો હતા પાસે એટલે બુક ट्रस्टનો હતા નિયો આ છે કોલે આવી જાતા કોણ છો આ છે ઓ હાલો હાલો અમિત દલુભાઈ ને નલન ઓ રોક કર ઓય અમિત જય સંત જય સંત કોમ કોમ કો ઓ ઓ કાલે તારે પપ્પાનું જય સંત આવ અહીં ઓને બેઠા રહે કમ બેસીએ આ બેસીએ મોટી બરડ સીટ મોટી મેવરટો સીટ કે હા તો પાસે થોડું જાવ કમ સહી લઈ લે થોડું જાવ aleks <laughs> subha my wife dharma patni ko achha dharma patni dharma patni dharma patni I don't remember that that's why it in him. Oh, okay. <laughs> <laughs> <laughs> <laughs> Why you forgot all Gujarati gone gone the left did not the drum bagna di baba bhai sir oh one one am I already I got best there come want to break you able to sit here yes maybe is it not જે આત્મા છે in the scheme of evolution over the course of time the elephant may adapt and change our external allusions uh, evolutions at the same the, the, the uh, we the we're changing size no is light light a powerful bulb very powerful set of bulbs here and it is here electric glowing suna so, no, ma bhu no, sare arunam to આપણે કેટલું થાય ના ના રૂમ માં કેવું થઈ ગયું અને જો લઈ લોટમાંથી લાઈટ બહાર આવશે લુલી છીએ લુલી આપણે બધી સાથે ચલાવનુ લોકેશન હાર્ટ અને certain physical activity by activity is to try to do that by pranayam it's so, so yoga then meditation is you know, so but pranayam is the main thing for the problem and to control why with that is a physical activity that is and this is a physical activity so the the one in this center that this glows this little is not but they, you see and it is a physical mind physical mind there is responsible for this whole life look at adjusted about what was created in the past it is discharged out what was charged previously in the previous past Unless there is a charge, there cannot be a discharge. Charge means unless there is a cause, there can never be any effect, result. Cause, how to result for it? Unless we sit in examination hall, we can have result, you see. But sitting in the examination hall, the questions that are asked, are fond of we we put result so, what can be <laughs> <Cinema laughs> <You know that. laughs> straight away, nothing wrong like, activities ક્રિયાઓ આખા વર્ણો બધા ધર્મો ahu hu kahu chu i lu that is telosity and that is illusion that is illusion and that illusion based state of of living is a gnan state there is ignorant state ignorant state ignorant believing mirage water is પાછા ફોર્મ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એક વખત આવી ગયા ને પછી પાછું ચાલ્યું નથી જતું એને રોમિંગ થિંગ આવે છે પાછું આવી જાય છે ઇઝ લાઇક અ બુમરંગી સ્ટેશન એટલે ઇતે બુમરંગ થાય છે જેવું લીવ થયો તેવું તો પોઝિટિવલી હતો હતો ઉપર જાય બ્લુ લોકોનું સુખ ભોગવકો મિક્સચર પોઝિટિવ નેગેટિવ થવું હોય તો પાછો અહીંયા જ આવે તો પછી હું ન થઈ શકે છે પણ જો માત્ર મિક્સચર પોઝિટિવલી નઈ ગુરુવા મિક્સચર લાઇક થવું હોય તો પછી એને ს᥼ buď 헐 fi are killed." And your badonomic negative two are extreme 그러면 what we say should never be so more involved. Except human being or other living identities of deva dadhi, creature forms right from single to all. all And herish forms are sufferings only except human life then what is human life the human life is the richter of suffering in the present life but not knowing that all suffering is of my past cause it is a result in this suffering one again is so much involved in it that one creates another due Doer, by due to is another suffering that is called causal suffering and this is effects suffering as a result so sild 3 sild 3 sild 3 was a pain pain head it so there is no answer to this how what is this, this head how to be it happened from there from there from eight final answer there is no answer in a circle you cannot give any answer beginning versus beginning eight i like to migrate to the cycles aaj aaj kare se gamati ko dharmopawa karte karo the next most what happen sees ye jo positivity parts hain te punya no creation no padne jaiche અને નેગેટિવ પોઈન્ટ બાય કોઈ કરતું નથી પણ એની જોડે જાય પુણ્ય હોય એટલે એ અધર સાઈડ પર જશે સુખ છે મારેલું એટલે એ સેકાયે જતો એટલે આ વિયુઅલ રાઈટ છે હવે હવે લાઇવ જ આવી વિયુઅલ છે એક વિયુઅલી ઇંતિમાતી જે અખર રિલીવ થઈ ગયા છે અને બોડી સાથે બોલીવરડ સ્ટેટમેન્ટ બધી રહે માઇન્ડ વાઇઝ એક્સપ્રેશન સ્પીચ વાઇઝ એન્ડ ઓલ બોડી પરમાત્માની કૃપા સીધી મુદ્રા દાદા ભગવાન શબ્દ કૌશિક પર આ બધું કેવું છે કે This is the internal state of living which outside people can hear understand outside to be a customer to see what external body is doing above it inside what happens to no? Who can understand? No. Do you understand this appears very difficult to understand but the science the science dim dim reveal science done to much maja aashe in a basics publications is there એ દોણે કેમે તો થાવાઈતે અને দাদা એક ઉશીપ મે જે રીતે જીવ્યા ને જેનો જીવન ગુ જેનો રિઝલ્ટ આયુઆ નલ કુડુ થવાનો દિલ abelian જે જીવે આવો ન પણ થી એક પોતાનો જીવેલો ભાગ જેમને ડાઇજેસ્ટ થઈને અમથુ એ લોકોને આપ્યું એને સત્સાદન કહેવાય છે શું કહે છે સત્સાદન અને વી આર રેકસ્ટમ ટુ યુઝ સાધન ટુ અચીવ સાધ્ય બોલ લે સાધન વગર ગોલ કેમ છેલો મેં પૂછું છે તો આઈ મસ્ટ અપલે યોર ટ્રેન ઓર સમથિંગ કા ઓબ્જેક્ટિવ ઇઝ ઇટ કહીએ ફિર વેરી બોડી ઇઝ ધ સાધન વેરી બોડી ઇઝ ધ સાધન સમજી રહ્યા ને એમાં આપણ જે સીધો ગોલ રિઅલાઈઝ કરે આપ છે ફાઈનલ ડેસ્ટિનેશન આપનું અને બોડી આપને એવજ ઇન્ટેક્ટ રહે છે તો ઇન વીકિત અજ્ઞાન છે ને આપું કરી શકે છે પુરુષ છે અને વન કેવી રીતે આપડા ભારત કહીએ છીએ કૌશિક ભાઈ તો આપડે પેલું ઇન્ડિયા સમજી જેવું નથી ભારતે સમગ્ર કુવા ભાઈ અને એમાં પાંચ વર્લ્ડ છે હોય છે દાદા ભગવાન આપણે ભાવ છે મે ક્ષારગતી ના ચાર ગતિ ના न माता जननी के प्रति स्नेह और बिबने अरब धन पे आओगे मेरा बेटा मैं मैं कोई हां मेरे को तो करना चाहिए मैं हम찬 में चांदला कोसे में चांदला कोसे और रेखा खुशी हां दैट्स ब महादीर लोग आए ने આપી જ નથી આ દુનિયા નિયમ છે દુનિયા ભાષા એવી આજને કાલ છીએ મારો બધો સમય તમારા માટે છે એમાં ઓછો કરવો તો તમારા હાથમાં બધા નહીં કરી શકો અને પૂરેપૂર આપો મારી ફરજ ચોડી તલગ હું આપી શકું બધા ચોવીસ કલાક તો આપડે સાંજે ના ઉતાવળ ના છે જો આ મોક્ષ શું કરે તમે जियो शूट जा प्रश्न थे हकीकत जुदी से નહી આવી શકે કોઈ પણ મોક્ષ શું છે મોક્ષ આપણે પોતે છીએ એટલે કે આત્માનો સ્વભાવ એ મોક્ષ છે અને આત્મા એ સ્વયં મોક્ષ છે आत्मा छे मली तमने जीवत दू कर क्षण क्या परमात्मा आकार तो कम ओरखी आप कई મનુષ્ય દેહ માં ના થઈ શકે એટલા માટે કોઈ પણ ખોલો પડે પરંતુ જન્મ થી ગણતૃન્મ છે એ માન્યતા આવી જાય છે પુનર્જન છે હકીકત પુનઃ નહી છે અને જે કરીશું હશે પછી કરે જોશ ના થાય તાર આપણે આવું થઈ જાય છે એનું ફઝલ જે છે આત્મા સ્વરૂપે ખુલ્લા અને શરીર છે અને આપણા જેવા છે બધી આપણી ક્રિયાઓ માણસો બધા આપણા જેવું જોઈએ ઉલ્લેખ છે બધા શાસ્ત્રો છે આશ્ચર્ય કે જે ઘર વાર હોય એમાં ખુલ્લું થાય એટલે વેદાંતમાં જે કડકિયો છે તલવાર હશે શું ઘોડ હશે સમજવા માટે શાસ્ત્ર માં શું છે દિવસ નિયમ છે તો કે લોહીનો ગુણ એવો છે આપણા સંસારમાં કઉ નોબલ ઇકોનોમી જીવતા હોય શું કહ્યું બોલો ઇકોનોમી નોબિલિટી નહી થાય ચોખું પણ બહાર નું કસર બાપર જીવ જીવ બધું એવા એ તો ક્યાંથી લઈએ આપડે જેટલું જ વસ્તુ કપડા તો અમુક પણ ત્યાં ચોખ્ખા જોઈએ પરંતુ એ અમેરિકામાં બધે ઓછા કેટલા સ્ટેજ ચાલીસ પિસ્તાલીસ આવી રીતે બન્યું છે એટલે મોક્ષ આપડો સ્વભાવ છે આત્મા નો એટલે મુક્ત ભાવ મોક્ષ નો બીજા આત્મા કહીએ મુક્ત એટલે લિબરેટેડ સ્ટેટિમાં Liberated Liberated liberated state. Body ma. body liberated state. body body And experience, to can live a liberated life. freedom Freedom Freedom Freedom freedom from all desires. Freedom all desires. wishes. worries. totally કેવું લાગે નીકળી જાય તમારી શરીર રે આજુ આપણા જીવન કરી પછી તમને રીત સમજાવી દે કે આવાનું તમે લાઈન કાઢવાની છે આટલું આટલું રીતે જોઈએ બઉ સિમ્પલ કરીને બધો વ્યવહાર બાકી નઈ રહે છે મજાનું છે ઠાકોરભાઈ પટેલ સુરત ના હતા અને વોશિંગ્ટન નું સપ્લાય નું ले होले ओसिन नेगोए छता तो ये न भयो त ए वेस्ट बोल जे न न वेरी ल वेरी ल देखला बाजूमा जिया अरे वाशिंग देन जुबे जोड छ जे ए यार तद जी वर्जी क्या छ वर्जी न छ वेरी ल अरे के वेरी ल न तहा तो पटेल हां वर्जी न छ वर्जी क्या छ आ वर्जी प्रांजियोगत अब प्रयुक्त करो तो ब मोर सो दी है मोर सो थे सोरतला अपना बसुने તો મોક્ષ આવ છે તો હવે પરતી તમારે આજે જાવ છો શીખાવજો જાવ બીજે તો ભાવ કરજો હે પર મા હું તમારે પાછળ આવો તો તમારી પાછળ આવજો નાનાજી એમ મે તો કામ હોય ને એટલે આવી છું અમે તો આપણે કામ થી જાવ દુનિયા ભઈ છે કોઈ કોઈ તો તો હતી નાનાજી એમના સનને ત્યાં આવ્યા છે એ લોકો એમને ફર્સ્ટ બેબી શિકાગો રહો ફરવા ફરવા જ આવું પછી હવે આવી કોશીબી ખાતર આવીશું થઈ જવાનું ચાલિસ વિશ થાય સમાલ થાય બર તો બધું ન દેખાય તો સંબંધ થઈ ગયો છે તો સાબબ આઈશુ સહી બે દાડે રી સંતે હોતા દાલા લેવ ઉકસી માં અમારે જમણારે તો કશી જો ચાલ રે ને નેક્સ્ટ યર આપણે એટેન્શન જો આજે વેલ્યુ તો આયા તો એ ઉભરીયો હ સમો મા શબ્દો નીકળી જાય છે પણ ઉમરવાન તો મળવાનો મળ પછી આપેન્દ્રભાઈ ઓ હું માનવ થાય કવિ સુંદર લખ્યા છે બહુ સારી લેખકો કવિઓ કેવા હોય કુદરત નો હોય બહુ મને મને શો ને હું મને મળી જવું પાછું એવી રીતે તો શું સમજવું સ્કોપ એ તો વાત થઈ ગઈ આપણી તો મને સ્કોપ મળશે ને માણસ ગાય થવાનું આવ્યું સારું છે ગાય છે બની શકે છે બની શકે છે માણસ ધ્યાન ધ્યાન કરે છે ને ધ્યાન ધ્યાન સારા બધા સીધું પણ હોય પરંતુ આવા ચા વિચાર વાળા હોય ને તો આમાં જાય હોય ને તો બહુ સૂક્ષ્મ પરંતુ માણસની ખુબી એ છે કે આ કડીમાં જે કર્મો બનાય માણસ થી જયારે ઇતર ગતિમાં જવાનું થાય તો પણ મનુષ્ય જીવન ભારતમાં કેવળ દેવની ગતિ એવું જીવન જાય આ કાળમાં મિક્સર વાળું જાય મહારાજા નો મળ્યું જોયું કેટલું લાંબુ આયુષ આયુષ એટલે જવાનું હોય ને થોડા મહિના આગળ ખબર પડી જાય બધું એનું ઓછું થવા લાગે ખ્યાલ આવી જાય કે તે મોટા મોટા કાન છે બધું બે ચાર પાસે માણસ માં આવી જાય છે શરૂઆતના જીવ થી આવે છે એની પાસે નથી આવતું આ વસ્તુ નથી અહિયાં આગળ કર્મ અને એનું લીનકા સિદ્ધાંત આવે છે બધું આપ સમજાય અહવે તું બોલવાનો છે પણ થોડા પછી આપણે ટીચરમાં કશું નેક્સ્ટ ટાઈમ આવીશુ તમારી તૈયારી હશે તો તમારી વાર અને મારી વાર जाओ कब ખૂબન છે ખૂબન આઈ એમ ના સન હો ગયો આ તો હું તો બાસ્કેટબોલ ભી લાગે જલ્દી કમ ના છો નરેન્દ્રભાઈ તમે આપું છું બીજું શું છે કહું તમને એટલે આ તો આપ સમજાયું માનવું બહુ મોટી વાત છે આજે વિચાર કરો ઇંગ્લેન્ડમાં સાદુ ખોરાક લઈ લે છે આ બધું લોને હા બરોબર છે પરંતુ હા મારા પેટમાં મરેલી વસ્તુ નથી આ કેવું હોય છે જીવો સ્લીપ થઈ શકે છે બહુ ઓછા કેસી બને પછી પૂછવામાં આવ્યું તમે શું સમજો કે બઉ મોટી વસ્તુ છે અમુક વિચારો તો એવા હોય છે મોટા સારા પણ આ બધા સારી હશે ને આપણે બહાર ના આઈ ના લોકો અમેરિકામાં એક્સપોર્ટ થયા થોડા ત્યાં આવી ગયા છે છેલ્લા સિત્તેર એટલું જ મોટલ મોટું અહીં બધું જો આયા કર્યું કર્યું ને દેશ માંથી એમના માટે બહુ મોટી કમાણી થઈ પેલા માટે થોડું એવું બધું પ્લસ માઇનસ થાય છે આજે મનુષ્ય દુનિયામાં આવું છે બધું કૌશિક ભાઈ બહુ નેચરલ લોસ છે બહુ મજાના બહુ મજાના આપને પુસ્તકા વિષયમાં બહુ શું કરશે બધું કોપી નથી વધારે એ તો તમને મળો હા તમે કદાચ એના ટમરો તમને મૂકી દે જો તમે ફોન ને એડ્રેસને આપો તો આપી દેજો હા તો ત્યાંથી કોઈ એમને કોઈ કરી શકે છે હંમેશા જ્ઞાન એટલા પૈસા ના લેવાય વેચાય ત્યારે છે નહિ લગભગ પાંત્રીસ વર્ષથી પહેલું તો બીજું તમે પૂછો છો ઉપર પુખ્તી માટે સમજણ આપવા તો પણ બાપ સમજા ને ચાલ બીજું લઈએ દાદા ભગવાન વિદરાગ પરમાત્મા ને નજીવ દુષિત ને સૂચના કરી કરવું હોય તે કરી ચિંતા સતાવે ચિંતા તો આ ઘરે જ નહી માણસ ને પણ કૃષ્ણ ભગવાન એક દુષિત ચિંતા કર કરવું એટલે ત્યારે કૃષ્ણ કરનારા નથી પણ એમને કેટલું સારા માં સારા નર્સિંગ હોમ જન્મ થયો કેટલું સરસ નર્સિંગ હોમ મળ્યું પછી લાલ રંગ હતા બહેનો ચાલુ રંગ એમ ખાય છે કે કર મારે આ સુ વૃક્ષ છે હું છું છે જો એક માણસ જેવા છે ને પણ શું થાય આવે સમય છે એટલે સાહેબ આ રોળે આ છે તારું સમજો ને હવે એક જો Shriya, what is the clue? No, no, no, no, no. What is the clue? Front one. What is the clue? Our senior, Shriya, is the senior. Shriya is the senior. Shriya is the senior, isn't it? Shriya is the senior. What is the senior? He he he. Okay, okay, okay. Who made the earth? Why does water have no taste? earth is not made by anybody earth was or is or earth will be but form change form's change but earth remains all die so no question of making earth you follow what is all the time was is and will be now now water no, no is is natural right is it this the what does the why the what is no taste what is its taste but the taste that you know that taste of water is no taste okay. so what water is water's taste so you should understand what is the taste of water you understand the taste of water is to i HätlจMrur strange moneั gh喜欢 재�ASSyŭ? To plenthe the thrust tr studied here o okay? going? to plenthe it, that is the taste of water. If you want to plenthe your thrust if you take pepsi, coca cola, no it won't, so then also was it there what it is won't. but water will plenthe the strength so water is very important because children should be there as plenthe the thirst. the no of liquidity there how makes no no no understood yeah we act do konche this neha acha you my name is er i am from baltimoberile for neha ronak nahi okay There is always something or the other for which Sneha's mind is worried. Can you please show a path to lead a very free life? Yes, we will show a path to lead a very free life. Next time I will come to Baltimore or two places. Huh? But when we come to Koshitvai, you will be there. Huh? And I will be at one place only. Okay? Sochi okay. Agar. Okay. Worries are related to health, future carrying of life. Though everything is good and pleasant currently, there is always some kind of tension and worry for tomorrow or future. <coughs> yes. So we will remove that worry. <laughs> She is already blessed with the vision. <laughs> but, but, but, he has not let that settling to get well nursed. Right. When a child gets born, that also gets nursing. <laughs> If he is not nursed, difficult. Nursing, nursing they are called. nursing, I, in communication with you also it is not there, then you will say they have got this. No, no, no. She is our administrator, Samshan administrator. So for your, you are asking for yourself, so the other guy will understand what is worrying for you? Yeah. Uh, so, she is, even though she is, yeah, oh I am there. but because of influence of some thing, so she must have taken, before denun, some Śrījī prasāda prasādi. Śrījī prasādi says that after you've had ten war and that, so this karagashu will be better. Namjīgi? Nāhi, karji, pejā rastogatāb sa tā, karji. Thank you, Swamja. બે છે લઈ લઈએ પછી આપડે પાંચ મિનિટ આપશે બઉ સરસ છે પછી એને કયું લખી હા તો બધા હેલ્પ કરશે આપડો પાંચ સો બસો એવા કર્યા પસંદ કરી લાગશે અનુભવ થી નીકળ્યું ને એના તારણસર સૂત્રો હોય ને ચોકડીઓ બનાવી છે ચાલ્યા કરે છે સમજવા માંગુ થાય अमना कापलेमा अब मधु करी शब्द इन्क्लुडेड कोमा ओकेलो छ अनि मधु करी એટલે प्राप्त संयोगम शब्दનો ઉપયોગ ન હોય તો પછી योग હોય કે प्रयोग હોય કેવી રીતે તો એ योग पण छ અને प्रयोग पण छ યોગે રીતે केन्द्रक छ एकते योग छ પ્રયોગ કેવી રીતે એટલે પ્રયોગ સ્વરૂપે નીકળીએ એટલે અમે માગીએ નહીં જ્યાં આવી ત્યાં આગળ જઈએ મોગલ કે ના હોય માગવાનું હોય એમાં એને અસર કરીએ ને કઈ અને એમાં બહુ જ વર્ષ સાધુ કોઈ ના હોય શકાય આ કારણ બહુ મુશ્કેલ છે બઉ મુશ્કેલ છે સમજે આ કાળમાં આપણે કેક્ષ મહારાજ સાહેબ આવજો ત્યારે બોલાવ્યા આપતે એવું હોય અને મહારાજ સાહેબ ઈચ્ત છે પણ એમને પોતે ગમતે ગમન ના થઈ શકે દેનોમાં છે ગમતે ગમન ના થઈ શકે અને તે જાય તો કે એ ફેરી બનના છે કે અમને ગમતે શરીર ના થાય ને તેવો જે હોય તે ભૂત કે સાહેબ આટલું બને છે પણ ના બોલવા છે આપ દર અને જીભ ને ચોટી ના પડે એટલું કરીને રહેવાની માધુગરી શબ્દ બઉ મોટો છે માધુ ગરી કૃષ્ણ ભગવાન ના વખત इलो, इलो से चार भाव हिंसा बीजेद्रव्य हिंसा का हिंसा, चे। हिंसा पर तारी लगे बीज पड़ी गाय बीजा સુધરી ગયો સંજોગો એવા જાય છે સમજાયું ને અને ભાવ વગર દ્રવ્ય હોય ને એટલે કે કોઝ વગર ઇફેક્ટ હોય શું પરીક્ષા વગર પરિણામ હોય પરિણામ છે परीक्षा अपने तो परिणाम, परिणाम परिणाम, परिणाम तो। के जाए के जाओ ग परिणाम तो तो तो बने बने नहीं पार में परिणाम यहां कहूँ કર્મ માં તારો અધિકાર નથી પણ બીજા આગળ કહ્યું છે માં ફરીશું એટલે માં એટલે ના ફરીશું એટલે કે ફરમા નથી એવું આખા લોકો બધા અર્થ કરે છે નથી સંસ્કૃત આપણે સમજતા કઈ સારું બાણું અને દિવાળીલા ન્યુ જર્સી તમને ખ્યાલ હશે આપણે ત્યાં અમને બહુ ભાવ હતો ત્યાં રહ્યા પછી ગયું જયારે કયા પડે કયા ફર સજા ભાઈ શું કઈ સંસ્કૃત નાખા નથી ગીતો શ્લોકો આવડે નહીં કોઈ પણ હોય કામ કરે છે ને મારે તમે ગમે તે શાસ્ત્ર મૂકો દુનિયાના કોઈ પણ ધર્મ આપો જૈન ના શાસ્ત્ર મૂકે વેદાંત ના મૂકે ઉપનિષદ આવ્યું એમાં મારે શું લેવાનું મારે સવાર લેવાનો છે જો હવા દેવાનો જવું જે કાપલી માં લાગ્યું છે આગળ એ પ્રશ્નમાં એવું છે કે એ ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા हिंसारू okay. अहिंसा खास कहते हैं અને એનું જે વાત પૂછવા પછી કાઢીશું આપણે કાલે લઈશું થોડું હવે આપડે મંત્ર થોડી પ્રાર્થના બોલી લઈએ નમો પંચ નમ ચદમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમ શિવાય હરે સચિદાન કંટન્યા પરમાત્મા ભગવાન હું આપને ભેદભાવ ભક્તિ થી નમસ્કાર કરું છું જેનો હૃદય થી પ્રસ્તાવો કરીને આપણી પાસે કમા ભગવાન હું આપને ભગવાન અને ટિપ મીન્સ કોન્શિયસનેસ પરફેક્શન ઓફ કોન્શિયસનેસ प्लीज ધ ઇ મિરેન્ટ ઇન ધ લેવ બોય ઇઝ વર્ક ધ એ કસર બોલ ઓન છે જે એ છે ચિત્તાયાના જમમા પર જમમા પર અને કાલનો ટાઈમ નતો કાલનો ટાઈમ નતો આત્માઓ નમું છો સૌ જમવા પધારજો આવતીકાલે આપણે નમ સૌ प्रलोभन अरे अनेक कारण प्रलोभन रसवाणी शम्मा पधारशो रे स्मल जिम्बा पधारी हमारा पर हमने उपकृत कर, कर, रहा। रहा कर, <laughs> कर <laughs> जो अरे अबे कोई मुफ्त पर दिन मारे जब मैं ये उकका कर तो हमने काले सेम टाइम पांच राय का संरक्षण में પછી આપીએ આપણે તમને આપું છું અવલદ નેવરી ન તો ય રહે જવા છે પર કેટલી દોર છે હું જોઈ સ્તે હા અયા તો બહુ જગ્યા હા રહે જાવ ને પણ એ સુ છે તો કે હવે હવે જાવ ને હવે થાક તો ના જની ના જની બેસ્ટ ટુ બુકન લાઈબલિ Okay, so probably that's it. You know, nice science, could that be? Okay. Okay. Anice data. Of course. Yeah. Okay. Can you do something on it for me? Okay. All right. You know, I'm going to go get it. I'll just take a minute. Okay. This is the one. I have him. I'll give you the other one. <laughs> Let's give it to you. Who is giving you? He gave it to me. No. No. Oh. <laughs> I'll, I'll give you another one. <laughs> so wait, <That's> wait, wait. This talks about it. The absolute side is like the perception of the earth. And don't let the universe go. So this talks about the alternate science. Yes. Yeah. The huh? alternate science. Yes. Right? English, my parents are here. Huh? Is that another copy? No, yeah, that's, that's a picture copy, yeah. And a family. Okay. Huh? Charity. This is very wonderful book. For a human being, to live a married life, very happily and peaceful life. to understand what given here by the master master so it's <laughs> okay that buddy not is <laughs> acha hai hai ame hai na to possible na be possible you can do but i don't say so which one one minus <laughs> two minus <laughs> one just one okay. or this one whichever whichever is empty I, i would like to have a memory of okay. ચલ યસ યુટ્યુબ યોર લાઈક ફાઈલ યોર લાઈક ફાઈલ આપણે આખી કેમ રાખીએ આપણે આખી રાખીએ તો એ હોમ ખોલી છે હોમ તો એવો નો લો એને કોર્સ જુનિયર સાયન્સ આઈટી મિલેગા હવે બહુ સારી છે આપણી હોલિસ્ટિક સાયન્સમાં ટેકનોલોજી બસ તો સાબુ આટલું સો મે ગિવ્સ લિટ ટુ આન્ડ પરમિટ તો પરમિટ નાઝની એએ આટલું મેક ટાઈમ તો ઓની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 yeah sir amara when she introduced herself today, we all call her nazi n a z y okay nazi so she introduced herself as, i am nazi but her real name after that name is nazmin and we have called him at least four times naznin naznin nazi today the code You noticed I don't know. Can you not add it? Can you not add it? Qualità da utilizzare per la linea di calcio. Ho dichiarato che non avrei per il momento e magari avremo andare a vedere un po' tutti. that part agreed to did it is it is not that is how the employer was that was a company that was going to call that I am myself I just have all jokes on my own self life challenge I don't know if I'll ever get the ability to develop the technology and I don't know if I'll ever be able to replace the noise को भी उसे लेंगे और वो पाइरोन का सब कुछ वो भी तो बताया था कि वो मामला था ये जो उन्होंने बड़ा जो अच्छा था वैसे सब कुछ था और पर वो बात है कि अब कहां गए ना कह रहे थे शायद dice paide cosa siempre la que es bueno para que la baile y ya también pudiera the contest <laughs> kya chaliya so what better last year na have the constant didya se apne the so the rate the other the same board is very good so the minimal set the is right independent achievement ka like so the team So, energy went off for me, too. It is a plan, and I think there's a little bit more. We got first books. And it wasn't even in the middle books. I mean, they just made it. It's okay. There's a little bit more.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 and the good part of all the matter is <laughs> that the market does <laughs> not provide us with a lot of information. There is a state of matter which is not available at all. Real sellers are not going to be able to tell you what is going to happen. ha ya bita ans to this is a problem તો આપણે પોડકાસ્ટ પર આવવાના છે કે આ રીતે કેમ કે યે સ્ટીલ બહુ ડાઉન હોય છે બરાબર આટલું બાર બહુ સહેલી લાઈફ સ્ટાઈલ છે બહુ વાગે છે એડિંગ Ich glaube, wir haben das Problem, dass <laughs> wir uns nicht auf eine gemeinsame Basis einigen können. I think that's <laughs> the beginning of the plan. We've covered the goal, we've covered the objectives, and we've got the action items. All of those are going to be in order. We're going to be able to do this. So, I think that's the plan. We're going to go on the same day as the arrival. Together everybody બધાજી બધા ને સંપૂર્ણ નાના તો આલેમાના કાલે રેકોર્ડર સાથે મને તો સ્ટેન્ડર્ડ જાતો કે મને સા કે 3d મોર્નિંગનો ટાઈમ એક્ઝેક્ટલી જ વાત કરીએ ઓપ્શન્સ એટલે જ हमारा कौन है हमारा कौन है पुलिस और हमारी हमारी सरकार पर बड़ा प्रभाव डालता है बदलाव से हमें और यदि आपको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 તો જો આપણી આપી ગઈ હિન્દીમાં છે আচ্ছা આ છે હિન્દી નહી હિન્દીમાં સ્પીક કરી આપો એકી બે બે બહાર ના ઓગો સાલ છે ને انا હિન્દીમાં સરસ છે ચારે ચારે ના હિન્દી ભલે પાક હા મેં કા પૂછવા હા આપા પૂછો આપદા મુ કી કરી કરી જાવ ચાલો જમમા ચાલો મારા પપ્પા ને મારા દાદા નું નામ નરેન્દ્ર મને વકીલ